કર્મ કર્યું કર્યું છે કર્મ તો આત્મા ના કલ્યાણ જેવું કર્મ નો ખ્યાલ નથી कर्म शू कर्मा, योग हा ते कर्म, कर्म बाधो छो કરી દઉ કરીએ છીએ રોજ કરીએ છીએ રોજ આખો દાડો આખો દાડો નહિ અડધો દારો ખરો અડધો દાડો એટલે કે ત્યારે ત્યારે ભગવાન જેવી વસ્તુ યાદ ના આવે એમ ત્યારે મુંબઈ માં કોઈ તમારો મિત્ર રહેતો હોય ઘણા રહેતા છે ને બધા કોઈ સાયનિક રૂમ હોય અને પછી તમે ત્યાં તમે શું કે છો શું નામ તમારું ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર હું ભૂપેન્દ્ર છે એમ કહો એ બહારું ગાય કે ના ઉગાડે બધા જ મિત્રો ઉઘાડે હે ઉઘાડે બધા ઉગાડે ચાર પા પછી એ શું કેહો આમ છો વધારો અને મનમાં શું થાય કે અત્યાર કઈ થી આવે પુરસાદ પેલો અંદર ભૂપેન્દ્રભાઈ ચા હોય ચા તો તમે કહો કે ના તમારે તમે ના બોલો પણ બીજો તમારો કોઈ માણસ કેવા દે ને ચાવા ખીજડી કરી ચાલશે નથી અને હું તો પુરુષાર્થ કર્યા નો છોડ સમજવા પડે છે તને એટલે આપડે ત્યાં શું કરવું પડે કે આપડે ભગવાન કૃષ્ણ ને માનતા હોય ગમે તેને માનતા હોય તો કેવું કે ભગવાન આ મારાથી સંજોગો ના આધારે આવું થઈ જાય છે એવું ભાવના પેલું પૂછી નાખવું જોઈએ ભાવના ખરાબ કરી દઈ ને પૂછી નાખી ના પૂછી જૂસી છે કઈ છે પછી એવું નથી કોઈ જાગૃતિ ના હોય લોકો ને